તીર્થ ને કરે તીર્થ કરે જ્યાં ફરે ત્યાં તીર્થ હરિહંત દુશ્મનો નાશ કર્યા છે ક્રોધ માર માં લો રાખજે એ હરિશન નમો હરિહન પાસે આવ્યું કેટલા વર્ષ થયા બઉ વર્ષો થઈ ગયા દાદા આમ વૈષ્ણવ છો કે ખ્યાલ નથી બી બહાર તારંગા તારંગા તારંગા છે તારંગા તારંગામાં તારંગામાં બીજા તીર્થંકર નહી અદિતનાથિત અદિતનાથ કરે શંકર નહી મોટી મોટી બહુ મોટી નઈ પણ ભવ્ય મૂર્તિ બનતો નથી ને મારી જોડે દસ દસ બસો હોય છે દસ દસ દસ દસ બસો નીકળી જોડે મોટા મોટા બોર્ડ માર્યા દાદા જરાિ નરમ ખાઈ કોઈ રહી અમારા કોઈ ખરો ને એની મેરેજ ને કોઈ રહી ના જો પછી અમારે આવું આવી ભાવના અમારે છે આશીર્વાદ આપવો એમ કે છે આશીર્વાદ તો આપીએ આ તો કોઈ ગરીબ માણસ ના જાય એટલા ઓછા કરી આપે આઠ હજાર ડોલર માં આપી દે તમે દાદા આપડી સાથે દાદાજી તો કે શીપ માં ગયે તો આપડે ચાર વિક જતા થાય તો કારણ કે લાલ શું કરી આ બીજા પાસે જતા રેવામાં જતા રે તમે કહો સ્વિત છે અમારી પાસે તમે કયો છે ઠંડી દાદા આપડે ત્યાં ન્યુ જર્સી માં આની જ વાત કરી હતી કે નેક્સ્ટ ઇયર તો નહીં પણ એટી માં આવું કઈ વિચાર બધા કરીએ સાતસો ડોલર પહોંચી વાળા એવું છે તક ના આઠસો કરી આપો કરી આપ લોકો તરત તૈયાર બીજા ની પાસે એક હરિભાઈ પહેલી કમાલ ની જગ્યાએ ખોટ ખાવા એવો નથી ભાઈ નથી ને બહુ બધી હતી દખલ નહી ચા પાણી નો ટાઈમ છે એની ઉપર કેરડ્યા ગયા ચા પીવાયું અમારે નિત્યન્દ્ર છે એવું કઈ રહ્યા હોય અમને જાણીએ છીએ ના નિયમ ના દિમ બધું જવાબદારી લઈ લે આપડે કરીએ તમે કેમ હું જવાબદારી બધા ના ગમે બધા ને પૈસા છે પછી આપડે શું કરે આ તો ના હોય તો કોઈ ને પણ આ એક મજા ની રીત એ છે જેથી મને ગમે બધાને ગમે તબિયત થઈ જાય પાંચ હજાર પત્તા રમતા હતા તે પછી રમતા રમતા કેમંત કે ઉભી છે અને ભૂખ બહુ લાગે હવા દરિયા ની ને બધી એકદમ આખો આ દિવસ અને ક્યાં બહાર ફર્યા જાય ભર્યા કે આપડે જૈન છે તે લોકો માને કે ચોવીસ તીર્થંકરો થયા આપડા હિન્દુ લોકો એમ માને છે કે ચોવીસ ભગવાન થયા પછી આ લોકો માને ચોવીસ પર આ લોકો ક્રિશ્ચન ને લોકો માને કે ચોવીસ પ્રોફિટ થયા કે છે પેલા તીર્થંકર જે થયા તે બધા ધર્મો એમને સ્થાપન કર્યા પેલા તીર્થંકર થયા બધા ધર્મ નો હિન્દુ ધર્મ જૈન ધર્મ મુસ્લિમ ધર્મ ખ્રિશ્ચન ધર્મ બધા ધર્મ શું એમને પોતે કહ્યું કે ચોવીસ ભગવાન થવાના છે એમને પોતે કહ્યું મારી સાથે ચોવીસ ભગવાન થશે એ બધા નોંધ માં છે અને એ પેલા તીર્થંકર એટલે એમને સંસ્કૃત માં આદિમ તીર્થંકર કે પહેલા તીર્થંકર એટલે આદિમ શરૂઆત એ મુસ્લિમ માં આદમ કહેવા માંડે આદિમ ને બધા અને ક્રિશ્ચનો આદમ કહેવા માંડે આદમ માંથી પછી બે ભાગ પડ્યા ક્રિશ્ચિયન એટલે મુસ્લિમ ત્યાં આદિમ તીર્થ એને બધું આદિમતી ભગવાન ની પેલે બધા પછી અભિયા બધા ચોઈસ જ કે આ હિન્દુ એ ગોઠવ્યું કચ્છ નથી ભગવાન હતો ભગવાન એ કાકવા ભગવાન હતો છે મનુષે ભગવાન હોય ભગવાન થાય પ્રગટ તો મનુષ્ય રૂપે થાય બીજા રૂપે માછલા મોટો બેંકર અને આ જમરો એનો નોકર એ લઈ જાય મારતા મારતા લઈ જાય નક્ છો ને મારે હા દે તો હોય ને કોને પણ જબડા ક્યારે આયા ખબર પડે તા કે ખૂસું લડે તારે ખૂસું લડે ત્યાં જમડા અહિયાં આટલા ફરે કાકા હતા ગયેલા હતા તે બધા લોકો જાગ્યા આજુબાજુ હતા કાકા હું કૂતરું લડ્યું કાકા લઈ જશે આવી ગયા હતા ગયું જ્ઞાન કૂતરા જ્ઞાન પ્રગટ થઈ ગયું કુતરા થયેલ ભાઈ જવા મળે દો કાકા લઈ જવા ને મને કહી લાગે મારી કાકા લેવા દેવા આપણે શું કરે નથી ઉંમર પછી હજાર થઈને કાકા તો એમને એમ રહ્યા સારી ખોટી વાત થયા પોલ ત્યાં પાત ગયા બધા લોકો પોલ મારી રાખે છે મોટા મોટા ફોટા બહાર કાઢી મોટા મોટા ગમ એ લોકો ગભરાવા તભરાઈ જાય બિચારા હો ને પછી લોકો ત્યાં સુધી મુસ્લિમો ના ફરકે ના ફરકે આ જમરા એટલે યમરાજ એટલે મેં કહ્યું ભાઈ અમરાજ નથી પણ નહી કેટલું ગમ <there. coughs> પાછા એમ કેતો દાદા કે પાડા પર આવે પાછા એમ કે પાડા પર આવે એમ પાડો ને પાડો પાડા પર આવે એમ આવે એવું કેતો પ્રદેશ માં આવે એને ગોળો મળતો રહીએ શું કરવાનું કરવા વાળ ગોળા પર આવે પર આવે પાડવા પર આવે તો તારી સમજી ગયા ને છું આવ્યા અગર કમ ને બધું લોકો મારી નાખે ઉપર બાપો બાપો કોઈ નહી બધે ફરી આવે ઉપર બાપા છે ઉપર ઉપર બધે ફરી આવ્યો અંધારું મંદિરો મંદિર માં કાઢ ચડે પુરા ના કરશે એવાલો છે બધા માં છે આપડા કેરેટ ટરેટ નીકળે કે ગમે તે ટીખાય એ ભય સાથે નીકળ્યો એ ભય ક્યાંથી નીકળેલો મારા માજી છે એ આ કેરેટ ને એવું જે કઈ ડબલ જોઈન્ટ હોય ને જોડિયા તે ખાય નહીં એમ કે ભય કાંથી નીકળેલો જોડિયા કેળા હોય જોડિયા ગાજર હોય એક બે થયેલા હોય ને એવું ના ખાય ગરડિયાઓ ખાય નહી એવું કેમ એવું એમ ગાઈ દેલું બધા વેના ઘડિયા થી તો બોલી બોલું શું એમ કાઢવા આવ્યો બોલું છું ત્રણસુ એ ભગવાન ના સાસુ મરી ગયા એટલે ખાલી ગઈ ને પણ છતા બા બોલ્યો મય છે તને બોલાય ને તારો જવાબ દેશે નથી એમ કેવું ને ઉપર આ જગત નું ક્રિએટર નથી ભગવાન આપડે શું થાય બાપ એવું બોલાય નહીં નાખે તારે નાખે ભગવાન નહી જે ગાળો ના ખાઈ શકે ભગવાન કેવાય ગાળો ના ખાઈ ભગવાન કેવાય એ તો નિર્બલ લોકો કેવાય નિર્બલ લોકો ગાળો ના થઈ શકે તો ડબલ ગ્રેજ્યુએટ નથી સારું ભણ્યું છે મેટ્રિક પાસ થયેલા ઓછું લાગે ગામડા માં એવું પટેલ છે ને દાદા ને વાગે ને વૃક્ષા મીના પૂછે છે કે દાદા ને વાગે વાગે તો કે દાદા ના આત્મા ને ના દુખે પણ દાદા તો દુખે ખરું ને કઈક વાગ્યું તમને परत पकड़ रहा था सर आई ले ऊपर मैं तो आगे नखना शौकीन थे मैं क्यों गया आ सोनिया आ गया था आगे आता है आओ बजाओ हां शर्मा आगे दादा ने लागियो એ કઈ નવું નથી વ્યવસ્થિત ના દિન છે તો દુઃખ થાય ને થાય તો શું કઈ નથી આવ્યું છે એમ પૂછે મારે જાણવું છે અસર શું થાય સાધારણ અસર સાધારણ અસર અસર રે પણ આપડે અમે બોલીએ અંદર કે આ અમારું ના છૂટું રહી જાય શું અમારે એટલું બોલવું પડે અત્યારે ના બોલવું પડે ત્યારે આવું થાય ત્યારે બોલવું પડે અમારું નહિ આ મારું નહીં મારું નહીં તમને કેમ પછી દુખ થતું તમે હાસ્ય કર્યા કરો છો મને કઈ લાગતું નથી દુઃખ થયું હોય કઈ લોકો રડે કઈ મને એવું ક એટલે મોટા ડાક્ટર નાના ડાક્ટર કહ્યું જુઓ દર્શન કરવા આવું છે આપડો હિસાબ રેડી ને ભોગવ તમે રડશો દેહ નો સ્વભાવ છે રડવાનું શું છે Oh I lost Frank Oh Well that's why we never put a step on paper. Yeah The Show in Dr. Don't worry about that. We need to Beispiel Goodbye Couple And That's why We couldn't Daddy Don't worry, We gotta check him તો છે તો એ અંધશ્રદ્ધાઓ દૂર ક્યારે થશે આજે બ્રાહ્મણોએ જે ખોટું ખોટું ઘસાડી દીધું છે એ લોકો ના મનમાં જશે ક્યારે કારણ કે એ જમાના માટે જરૂર હતી લોકો અમદાવાની હતા જુદા નહીં કરવા નથી એક જ આખા છે દાદા આજે પીધી નથી તમે પેપસી આપી નથી થોડી કઈ વાંધો વાંધો હતો નહ સોડ અંશ વાંધો નહો પીવા ને વાંધો નહી ni apelera. Apelera, apelera, ma ale. Wala suka, aku suka macam nama. Oke. Dah ada? Pegani cerai, te ami abang. Tehu, te suka. Ush. જે આપણને મળે તે દેખાય રિલેટિવ ને રિયલ જ્યારે દેખાય છે રિલેટિવ રિયલ પૈ જાય ને ભાઈ આખે દેખાય એ બધું રિલેટીવ અને અંદર ની આંખે દેખાય રિયલ અંદર ની આંખે હજુ દેખાતું નથી અંદર આંખે હજુ દેખાતું નથી ખબર પડે છે તમારા માં છે એવું છે પણ હજુ ક્લિયર નથી દેખાતું કઈક અનુભવ થાય છે પણ ક્લિયર નથી દેખાતું આપડે જોવું પડે દેખાય નહિ આપડે અભ્યાસ કરવો પડે રિલેટિવ અને ત્રીજું વ્યવસ્થિત શક્તિ બધું વ્યવસ્થિત છે ને તમને આખો ચાલે છે કે નઈ એ તો તો કાય ની સંભાળ ની કા કાયા ની કાલ કહેતા નથી કોઈ જડે ખરિયે છે ને તો ય અને ભાઈ કહે અને તો આપણે સુજાત માં હતા તો તમા પાડે હો તો સુને આ રિલેટિંગ રિલેટ વાળે કે તેલા અમુદ ભાઈ ને કા બધી બધી બરોબર સમજ પડી રિલેટિંગ બી બી લખ્યું કે અનુભવ તો હવે ધીમે ધીમે ધીમે શરૂઆત થશે એનો અનુભવ કેવો હોય કે તમે કઈ બેન કઈ ગુસ્સે થયો હોય તમે છૂટા છો એ ખાતરી થતી એજ તમારું પ્રતિ એ જ અનુભવ ની શરૂઆત થઈ ગઈ અનુભવ ની શરૂઆત થઈ ગઈ ની હા અનુભવ છે તો તમે આવ્યા તમે જે આનંદ થયો અનુભવ ન છે આ જે આનંદ છે મસ્તી જુદી હોય મસ્તી કરે ને તોય આવે પણ મસ્તી ઉતરી જાય શું થાય મન ની મસ્તી લોકે નહિ અને હા કાંઈ ટકે શું કહે આનંદ કેવાય આત્મા આનંદ કેવાય અને મન મસ્તી કહેવાય એટલે આ ટેમ્પલ એડજસ્ટમેન્ટ નથી ગુસ્સો થશે તરત ના કે નહીં આવું ના થવું એટલે રિલેટીવ માં માલ ભરેલો નીકળે છે એ માલ ભરેલો છે એ ડિસ્ચાર્જ કે અને તમે આવું નહીં બંધ થઈ ગયું તે માલ નીકળે છે નહીં ભરેલો હોય નહીં નીકળે હવે નવો માલ આવતો બંધ થઈ ગયો ટાંકીમાં નવું પાણી આવતું બંધ થઈ ગયું જે જૂનું પાણી છે નીકળ્યા કે નવું બંધ એટલે ખરાશ થયા કરે અરે ટાકીમાં આપડે જેવું ભર્યું હોય એવું નીકળશે ગંદાજુ પાણી ભરી છે તો ગંદાજુ નીકળશે અમરવાળું ભરીએ છીએ તો અમરવાર નીકળશે આબુ વારું ભર્યું છે આબુ વારું નીકળશે જેવું ભર્યું કે આબુ વારું પાણી નીકળ્યું એવું નીકળે પણ ચોખ્ખું ગાય ને તો અંદાજ રહે ને ગયા બહુ નું જે ભરેલું છે આ બહુ જે ભરેલું છે ભયું શું એ ભરેલું ગૌ માં તો ચુખું ભર્યું હશે એ તો અંદર જ રહેશે ને આ બહુ જે ચોખ્ખું ભરેલું એ તો અંદર જ રહેશે ને થોડું થોડું ચોખ્ખું ભરેલું હોય છે એટલે આ પાણી ભરવાનું જ ના થયું ને આ નવું ભરાતું પણ થઈ ગયું જૂનું છે એ નીકળ્યા કરશે બાકી ખાલી કરવાની છે कर्म ते ते भाग, भाग, भाग, भाग पड़ जाए केराल रूपे वहीक पानी रूपे वही કેટલાક બરફ રૂપિયા ભાઈ તે પાણી રૂપિયા નહી આ તો મોટું આશ્ચર્ય કે અગિયાર નું આશ્ચર્ય દુનિયા બનેલું નહી આવું આના માટે લોકો સીમારીમાં તરફે છે આનંદ ઉતરાય થી ઘટેક ભટેક કરે છે ગોન હું જેમ છું ના એવું એ કાઢવાનો નહીં હવે જેટલો છે ને એટલો અહંકાર ના હોય તો કામ થાય નહીં આ બધું એટલે ડિસ્ચાર્જ અહંકાર છે કેવો છે સાચો અહંકાર રહ્યો નહિ જે નવો નવો ઉભો કરતો હતો હંકાર મમતા ઘરેલો નીકળ્યા કચ્છ આવે જેવો ભર્યો ભર્યો કડવો ભરેલો કડવો નીકળે ટીકો નીકળે ટીકો હજી નથી લખ્યો ગયા પી ભરેલો માલ ગયો ગયા પૌ નો ભરેલો માલ ક્યા પવ નો ભરેલો માલ કયો ભાવ નો મારવાનો ભરેલો આ ભાવે એટલે બધું કોઈ વખત વાગી વાગ્યું તો ભોગવવું પડે છે બરફ રૂપિયા રહેલો તે દાદા आशीर्वादी तो ते के मंत्र भेगा बोल सो तो अच्छा आवाजी बदले आयी पाठ बजे अगर नवड़ो पत्र पड़ो पड़ती है पर एन, एन, पत्रों पत्रों बोल बोल कर निकाल थी जाए ભેગા હજુ વખત મળ્યો નથી આજે જુદી જુદી રૂમ છે ત્યાં સુધી પછી ને ને દાદા મંત્રો મનમાં બોલશે દાદા ભગવાન સમજાય જાય ભેગા થઈને તે વખતે કરેક્ટને ત્યારે મન દાખ મારી જાય ભેગા બે કરેક્ટ થઇ જશે અને દોસ્તી બોલે એટલે કરેક્ટ જ રહે મન દાખવા ના મારે आनंदमा पर चारित्र न्याय स्वभाव होवाते जुआ जायात करे बस बीजे कोई नहीं <laughs> एक कलाक बोलिए दादा भगवान ना असीम जय जयकार अर्धो कलाको अर्धो कलाक, कलाक वक्त विचारो न्यारी हरी बोल तैयारी पाता पेलु ते क्यू ने अड़तालीस मिनिटा बता बोलो निश्चय मन मै बस आई रीते करव બં ની એકાગ્રતા કરવાનો કોઈ સારો ઉપાય બતાવો કાકી એ જ નથી થતું પેલી વાતો ભાઈ પૂછે છે મનની એકાગ્રતા કરવાનો કઈ ઉપાય બતાવો હવે આ મીનુ કે છે ચોપડી આપડી જ્ઞાનવિધિ વાંચવાની તો મારું મન અંદર પેસતું નથી કારણ કે આપડે જોયા કરવાનું ના ના મન ને જોયા કરવાનું વ્યક્ત જ્ઞાન ના મળ્યું એ વ્યક્ત હોય એટલે મન વસ્ત થઈ ગયું કે ભાઈ એકાગ્રતા લીધે એ એકાગ્રતા બી કોઈ ગયું મન તો મુંબઈ માં ગાડી લઈને જતા હોય તો આવે તો પછી આપડે મન કહે છે અને એવું કે તમને ભીડા ભીડા કરવા મને એવું નથી તમને જોડા દેખાડવું છે ભાઈ દેખાડે એને ફરજ છે બરાબર સર ગોવિંદાગ્રવા માટે શું કરવાનું મારે દેખાય છે ચોપડી આપી નથી આપો અપચારો વેલકરો વેલકરો ચાલી આપી છે તો કરતા નથી આપી હાથી આપી લાવ આપણા માં અ મને પણ બતાવજો દીકરા આપી દાદાજી કલ દાદા આઈ આઈ દીન દીસ પણ એમ આ ઇંગ્લિશ મને હું આપી છે ના એ વાતા નહી હું વાતું છું રોજ વાતું છું હું તો હે હું તો 3-3 દિવસથી વાતું છું હે વાતું છું જે બધી નવ કલમો બલમો બધું બોલાય નઈ બોલતા ના ભાવે તો મિનિટ સમજવું છે બરોબર ઓફ ધલ જો ક્રિએટર હોત તો કઈ સાલ માં આપણે ના ખોલવું પડે ક્યારે ક્રિએટ કરી હા મારો ના ચડી તો ક્રિએટર હોય તો બિગીનીંગ થયેલું નથી અનાદિ અનંત બનાવવાની કોઈ જરૂરત નથી અનાદિ અનંત જો બી ભગવાને બનાવ્યું હોત તો લોજીક વાળા થયું કે ભગવાન ને કોને બનાવ્યો આ વિજ્ઞાન થી બું થયેલું છે જગત જેમ તું એવો ભેગા થઈ જાય તો કોઈ પાણી બનાવાની જરૂર ખરી